સ્વામીનારાયણ ગુરુ રાજકોટ જુનાગઢ અમદાવાદ બે હાજર એકતાલીસ નાષ્ટમી નો ગુરુવાર તારીખ અઠવીસ બે ઓગણીસો પંચ્યાસી ગમ એક શરૂ શું થોડા છે કે આટમાં રામપત્તર આવવાનું હોય અને રોટલા ખાવા મળે તો શું થોડા છે માથે સર્વજનારો હતું તેમાંથી એટલો રહ્યો કે તો ઘણો છે એનો વાત આ વાત આવી તો બહુ મુક્તિ કથામાં જાયતી હતો 10 માણા મરી જાય 9 માણાને કે કેવી રીતે થાય વાત એકલો કર્યો એક દો એની વાત એટલે કે આ સમજાય આ ફીટ જાણે બીજા આપડે વાતો કરી લઈએ એમાં કઈ વાંધો નઈ પણ એ દસ માણુસ નું ન મેળવવું એક મન નું ધાર્યું ન હોય એ નક્કી કરેલું જો હરખું ના આવે એટલે તરત જ મન બીજું થાય અને ભગવાન નો કરવા જવો એમાં કોઈ પદાર્થ નો સ્વાર્થ રાખ્યા વિવલ ભગવાન શા માટે અટબો છે મેં કીધું કેમ આત્ની સ્થિતિ કેમ અમારે વખતે ક્યારેક એવું આવી જાય તો અમારે કેવી રીતે રાખવી એમ આનંદ છે ને આમ આત્મા શાંતિ ના હવે કોઈ જાત ની ઈચ્છા નથી તો આનંદ છે સાખી ગાય તુલસીદાસ ગાય સૌ ને સુગતિ સુમતી સંપત્તિ વિધિ સીધી કમઠ અંબકી નાઈ એ વિનંતી રઘુવીર ઘુસાઈ કે જ્યાં જ્યાં મારા કર્મ કદાચ નબળા હોય ક્યાંય મારી વ્યક્તિ ગઈ હોય તો બધા છોડાવી કાચવો એના બચ્ચા ભૂલી જાય પછી તરફાટ કરે બચામાંથી છોકરા માં થોડા તમારા ચરણ માં લઈ લઈ જાય રઘુબેન દુસાયી આ વિનંતી એટલા સાખી એમાં ભગવાન ના ચરણ માં સરવાળો તો વધારે સુખ્યો હોય ને એને પછી ખબર નો પડે થોડું એટલે આ માર્ગ માં ભમ્યો પછી ન હોય મૂંઝવણ વાળો થોડો ભમ્યો રહે છે અને એમાં એને પૂર્વ ના સવળા હોય છે વધારે સગવડ વાળાની વાસના તૂટે નહી જાય એમ નથી અતિશય દુખ થવાનું હોય અને તેમાંથી પરમેશ્વર નો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ઓછું થાય ખરું પણ એ જીવને એમ સમજાતું નથી પગમાં કાંટો વાગ્યો તે પગ માં સોસડો નીકળ્યો તેને કરીને પગ સુન્યો અને ચોરી ના જવાનું અને બીજા ચોર તો ચોરી કરવા ગયા એક રાજાનો ખીનો અને સૌ એના મા બાપ સ્ત્રી ને સદા સર્વે વધવા લાગ્યા જે તું ચોરી કરવા ન ગયો અને સાધુ પાસે ગયો તે આપણું ભૂંડું થયું અને તે ચોર ચોરી કરીને લેવા તો કેટલાય પૈસા એમને આવ્યા સાધુ એને તો કાંટો વાગ્યો હતો ત્યારે તે ઉભીયો એમ સત્સંગ કરે છે તેને સુળી જેટલું દુખ હોય તો કાંટે મટે છે તમારા સત્સંગી પ્રારબ્ધ માં રામપત્ર લખ્યું હોય તે રામપત્ર મને આવે પણ તમારા સત્સંગી અન્ન કરીને દુખી ના થાય એ બે વાર મને આપો तो निश्चय संशय थी रहे नहीं सत्संग करव પણ આ તો દિશ માત્ર લખી છે એ વચના પ્રથમ પ્રકરણ નું સિત્તેરમો વચના થયું શું કહ્યું ભગવાન બે વાત કરી કે સાદો નો સંગ કરે તો નિશ્ચય કરે મળે તો પાછું પાછું ગુથો થઈ જાય કે કર્યા પછી પણ કઈ નહીં ભગવાન માં કઈ સામર્થ્ય દેખાતી નથી પડવાનો જો એમાંથી વધારે નિશ્ચય વાર્તા કરી કે ભાઈ નવ માંથી એ તો ઘણું વાંધો ના આવે છે દુષ્કાળ નિશ્ચય બદલે અને આ જોગાનું જોગ થઈ જાય છે પછી જાદા વિચારો કર્યા ન હોય પણ ખરું જ હોય આજે કારણ કે અટકતો ન હોય બરાબર અટકતો અટકતો નથી હવે કઈ રીતે હિન્દુ બના નિશ્ચય નથી એટલે અટકતો નથી હિન્દુ બનાવો નિશ્ચય હોય ભગવાન નો જયારે નિશ્ચય થાય ત્યારે અટકતો હોય ભગવાન કુરા થાય એવી કોઈ ક્રિયા ભાગ ના રાખી શકે જો આપણો છોકરો નાનો હોય બીજા ના છોકરા છે રમ્યા છે એમાં આપણા છોકરા ને પોકે જરાક લપાટ મારી લાગતી પણ એને લાગે છોકરાને જેટ લાગે છે અહી ખી જાય છે મારી ઓઈલા ને અને ખી જાયલો જો કારણ કે એના હૃદયમાં મારો દીકરો છે એમ નિશ્ચય છે એ પણ એનો વિચાર લગભગ કોઈ નથી કરતો આપડે નિશ્ચય કેટલો છે એને જોવાની રીતિ છે ભગવાન આ જગત માં જ હજુ આમ જ આ કેમ જોશું ભગવાન ની મોબત કે સમાજ ની મોબત્યારે એની રહે સમાજ ભગવાન કરતા કઈ મોટો નથી છતાં રહે છોકરો હોય તો એને મારે મારે તરફ છોકરા ને બહાર પડતો હોય તો એવું જોઈએ નિશ્ચય ને કેમ કે મેળી આગળ ઉપર ઢોલીઓ ડળાવીરાજમાન હતા ને ધોળો ખેસ પહેરો ચાદર ઓડી હતી ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો પોતાના મુ કીર્તન ભક્તિ ની સમાપ્તિ કરીને માહોમાં પ્રશ્ન ઉત્તર કરો પછી સોમલેખાચરે પ્રશ્ન પૂછ્યો છે ભગવાન પોતાના ભક્ત સર્વે અપરાધ માફ કરે છે પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ના કરે ત્યારે શ્રીજી મહારાજ બોલા છે પણ ભગવાન ના ભક્ત નો દ્રોહ કરે એ અપરાધ ભગવાન માફ નથી કરતા માટે ભગવાન ના કોઈ પ્રકારે દ્રોહ કરવો નહી ભગવાન ના ભક્ત આપણે આ બધા જીવ તો છી વિચાર કરજો હાલતા ચાલતા યાદ ખરું ના ભગવાન ના ફક્ત કોચવાય જાય યાદ આવે તમારી બોલવાનું ક્યાં વાંધો દુકાન ના થોડા માં બેઠા હોવાનો ભાવ થાય કે આ કોણ છે કરો કરો બેઠો એટલે બિચારા ને ભલે બેહો હવે જો આપણે ભગવાન ની પાસે જવું છે ઓળખતા શીખવા કે ન શીખવા જયારે ભગવાન સંબંધ વાતો એના મહેમાન પ્રકરણો એમાં વાળા જ બેઠા હોય તો કેવાય ગોયલા બેઠા હોય તો કેવાય ભગવાન ના મહિમા ની વાતો ભગવાન એમ આપણે મનુષ્ય દેહ માં હમજણ આવી ગઈ મરી તો જવું છે ભગવાન પાસે જવામાં ભગવાન ના ભક્ત જેટલા ઉપકારક બન્યું છે કોઈ જગત માં બીજું બનતું નથી તો એને રાજી ને સારું નબળે પ્રસંગે ભગવાન ના ભક્ત યાદ આવ્યા ના જમ તો આમ તો આમ માપી જોઉં આપણે આ માર્ગમાં વધારે છે ભગવાન ના આકાર નું ખંડન કરવું એ મોટો અપરાધ છે એમાં કઈ દેખાય નહી મોટામાં મોટો અપરાધ છે અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે એને જે નિરાકાર સમજવા એજ ભગવાન ના આકાર નું ખંડન કરું કેવાય અને પુરુષોત્તમ એવા જે ભગવાન પરબ્રહ પુરુષો એવા જે ભગવાન પોતે કૃપા કરીને જીવના કલ્યાણ ને અર્થે પૃથ્વી પ્રગટ થાય છે ત્યારે જે જે અંગીકાર કરે છે તે કાર્ય પાદવા બ્રહ્મરૂપ છે જો શૂન્ય કે ભય અને પરબ્રહ્મ પુરુષोत्तम એવા જે ભગવાન તેજસ્વી રૂપાય કરીને જીવના કલ્યાણને આર્થે પૃથ્વીને વિશે પ્રગટ થાય છે એ પૃથ્વીને વિશે એટલે લંબુ જવાય ભાઈ અરુજી આ દાજી કહો ને જો જન્ જીવ એ પામી શકે એના ઇન્દ્રિય અંતરણ અનુભવી શકે એવા કેવી રીતે પ્રગટે છે ઈ શબ્દ અર્થ આપણને નતા દેખાતા ઈ દેખાણા પ્રગટે કહેવાય ન હોય ઈ દેખાય છે એમ નથી હવે એને જન્મ માં નું પછી હોય ત્યારે જે જે તત્વનો અંગીકાર કરે છે તે ભગવાન એ પ્રગટ પ્રગટ થવાને માટે એ તત્વો અંગીકાર કરે છે અંગીકાર કરે છે તે સર્વે તત્વો ભ્રમરૂપ છે કારણ કે રામકૃષ્ણ અવતાર ને વિશેષ સ્થુલ સુક્ષ્મ એ ત્રણ દેહ તથા સ્વપ્ન ને સુશુક્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે તથા પંચ ભગવાન ખંડન ના કરવું આકારી કહ્યું અંગીકાર કરે છે માત્ર પ્રશ્ન પૂછ્યો ઈર્ષા નું શું રૂપ છે ત્યારે શ્રીજી મહારાજ બોલા છે જેની ઉપર જેને ઈર્ષા હોય થાય આપડે સાધુ ને તો હોવું આવે નહી આવતું છે આવે પ્રશ્ન પૂછ્યો જે ભગવાન ની પ્રત્યક્ષ મૂર્તિ નો નિશ્ચય હોય અને ભજન કરતો હોય સત્સંગ ના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય એ તો સત્સંગ ની રીતિ પણ શાસ્ત્ર માં કેમ રીતિ છે અને વેદનો નો અર્થ તો અર્થ છે ને સુગમ છે માટે તેની જગત કથા થાય છે માટે શાસ્ત્ર રીતિ રીતે કરી ને કલ્યાણ થતું હોય તેમ કહો અને કે કેમ હશે આખું આવ્યું નઈ વાંચું ને જે ભગવાન હોય કલ્યાણ થાય એતો સત્સંગ ની રીતિ છે આપણે એમાં આવી જાય ને શાસન નું ન જાણતો હોય તો નકું થઈએ કઉ છે એટલું તો નકું છું ને આપડે બરાબર છે શ્રીમદ ભાગવત પુરાણ અને ભારત એમાં વેદ નો જ અર્થ છે ને સુગમ છે માટે તેની જગત કથા થાય છે માટે શાસ્ત્ર કરીને કલ્યાણ થતું હોય અને શંકરાચાર્યુ છે માટે એવી રીતે શાસ્ત્ર નો મત લઈ ને ઉત્તર કરો પછી મુનિ એ શાસ્ત્ર રીતે નિરાકાર પક્ષ ખોટો કરીને સાકાર ભગવાન ને કરીને કલ્યાણ છે પ્રતિપાદન કર્યુંર બ્રહ્મ તેથી પર અને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તથા વૈકું શેઠ દ્વીપ એ ભગવાન ના અક્ષરાધિક ધામ અથવા કોટી કોટી સૂર્ય નો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું એમ સમજવાને તો યથાર્થ ભગવાન નો નિશ્ચય નથી माटे श्रीजी बोला जे, बोलिया प्रत्यक्ष प्रमाण भगवान ने दर्शन कर ब्रह्मपुर भगवान सा सारू राखे भगवान विना भगवान पृथ्वी पर मरी जाए घर हो, हो पड़ी जाए કેમ સમજો છો પછી મુનિ બોલા ધામ બ્રહ્મપુર ને બ્રહ્મપુર ભગવાન ના પાર્ષદ તે તો અખંડ છે ને અવિનાશી છે તેને મરતી લોક નાશવંત બરોબર કેમ કહો છો अक्षरधाम चैतन्य मूर्ति पार्सादी देखा नहीं अक्षरधाम तो भगवान मनुष्य भक्त सेवान हंगी कार ना ना जे जे भगवान प्रीति कर अंगीकार करें करे मनुष्य सेवक है दिव्य रूप पार्षद कर अखंड सुख भक्तजन भगवान ते वस, ते ते भगवान, भक्त भगवान, भगवान मनुष्य एवंजन सर्वे सेवा अंगीकार कर માટે ભગવાન એવી રીતે આલોક ની વાત કરી છે આ લોક ના આપ્યો છો કે ભગવાન થાય બેઠા છે તો એ ઈચ્છે ભગવાન એમ અને એમાં શું દોષ છે એ સરખામણીમાં કીધે અહી ભક્તો છે એ આવા છે હું ચૈતન સ્વરૂપ છે આ ગામ છે આ સભા બ્રહ્મ ની છે તમે ઘરે જશો હા સંતો ઉઠીને એના આશ્રમ હવે અહીંયા આ બધા જો તમને આ બધા ભગવાન ના એકાંત વગર છે એ બરાબર સ્મૃતિ રેવી છે હું બોલ તું કેવાય કોલ કે થોડા ઓળખાણ જોઈ ની ઓળખા મુક્ત છે એમ ને જોવા કહીશ એમ માનો છો ને એકબીજાની ક્રિયા દેખાયા એટલે વહીવક્ત ભાવ મુક્ત ભણવું જાય ક્યાંય જાય સત્સંગમાં લાખો વર્ષે કયું છે આવે નઈ સત્સંગ ની અમજણ ન આવે ગરીબ જીવ પ્રાણી માત્ર ને દેહ ભાવ નિહક આવે વહેલા મોડી નહી આવે તો નુકશાની માં ખરા કેટલા વર્ષો થયા અમે તમને એવું ગોખાવી દીધું છે એટલે કઈ તમારે ઉંચાટે નહીં શું થાય છે ઊંચાટ ના હોય કોઈ કોઈ અક્ષરધામ માં જવું છે નક્કી છે પચાસ વર્ષ ત્યાં પેલાથી ગોખાવી ગોખાવી નક્કી કર્યું તો ઠીક છે પણ આ તો જરાક જાગતા રહેવું જોઈ જેમાં વળે હું એમાં શું આવતા રહેવા માં તો વળે પણ હવે દેખાવી તો બઉ ચોખ્ખું કીધું મારે ચોખ્ખું આપણા જીવન માટે નહી બદલાવીએ તો કઈ કોઈ ફરા બદલાવ છે નહી પણ ત્યાં સુધી કોઈ દરવાજો ખુલ્લો નહીં એટલે ભાભા મારા કરવાના જ્યાં ઠીક પડે ત્યાં હો આપડે તો કરી છે હર વખત આવે અને ઈર્ષા એ બે જ નડે એટલે હું બરાબર છું એ તો જાણી જીવ પ્રાણી માત્ર માની લીધું છે અને જીવ ભાવ છે એટલે ઈર્ષા ભાવ તો ભાવ હોય ક્યાંક કઈ થયું હોય તો બોલ્યો હશે ભગવાન નો આવેદ આવે આમાં પેલો પ્રશ્ન આવ્યો કે આ ભગવાન નો ભક્ત હોય આવી રીતે ભગવાન નિયમ માં રહેતો હોય ભગવાન નિશ્ચય હોય એનું તકી કલ્યાણ થાય એનું લીધું એવું છે આ તો પ્રગટ ભગવાન બિરાજતા ત્યારે એ પ્રશ્ન માં કઈક હોય પ્રગટ ના સંબંધ માં કલ્યાણ જે રીતે થતું એમ થાય અને શાસ્ત્ર ની રીતિ જયારે કેગટ નો સંબંધ ન હોય શાસ્ત્ર બાંધેલી મર્યાદા પ્રમાણે અને પ્રગટ ભગવાન જયારે આવ્યા હોય ધ્યાન ના ત્યારે તો આને વચનતા ખુ ભાગી ગયું કહેવાય એનો શાસ્ત્ર પ્રમાણે ન હોય તો આ એમ મને ખરવા લગાવ્યા પછી વાળાની કઈ જોવાની એની જરૂર નથી એ ક્યાંય એની દ્રષ્ટિએ જોવાનું જે આપડે વાતું કરીએ છીએ ને પણ આ માર્ગ જે ચાલ્યો ને ખુલાસા એક બીજા કર્યા મારે છે એ તો મરી જાય છે નાસવંત છે ઓલા છે એ તો અવિનાશી છે ચૈતન છે એ પણ આના સંબંધો ઘડી બદલી ગયા પછી મેલા ચાલુ જોઈ એ બપોરે તડકો પડે ખાર ભૂલ હલાય નઈ જત જગાડ્યા હલો હલો તારી ભક્તોને કહી રાખી ગયો તૈયાર રોટલા કરી લે કરી લ્યો નથી દાંતણ જોયા નથી મારા રોટલા નું દાંતણ બધા હલો બે હીજ દાંતણ કરવું છે ને લાકડા નું રોટલાનું એટલે દાંતણ કરો એમાં માની લીધું કેટલાકે કેટલાક ન માની લીધું મન ને અનુકૂળ ન હોય એ નો બનાય ભગવાન જયારે આવે છે ત્યારે અહિયાં મન ને મૂકી દમ એક બાજુ અને સાધુ મિન થયું ને જરાય ઓલું ના હોય મહેમાન ના હોય એ તો તરત જ હલકી દ્રષ્ટિ જો એનું નુકશાન ક્યાં છે ખબર કોઈ દિવસ વર્તી નો કેવાની તમારે તો ભગત કેવાંધો નહીં બઉ યાદ આવે પણ કેટલું કેવું તમારો ભે તો પેલે કઈ લીધું છે અને તમારા ઘર દેખે રાખવા જાઓ ભાઈ લે ભગવાન એ ભગવાન એ ભગવાન એ ભગવાન મને તું ખેલા વલુ ભાઈ કે ફોટો લાગે તો કાઈ દેખાય તો મતે ભાડવા નેમ દબદુઓ ખાઈ લે સાબતી ન પરી કોડો રાતે આવે કોળી ભટકાઈ ગઈ હાથ ભટકાઈ ગયો પગ ભટકાઈ ગયો તો વાંકો વળ્યો એને પગે લાગે ભૂલ થઈ ગયું ધીરે ધીરે ગયો ને કોઈ ભગવાન ના ભગત નથી એમ નક્કી થઈ ગયું એટલે ખામી ખામી એટલે પૂરી ખામી ઘડતર હતું હતું એટલે આવું ગયા જગત માં કઉમિનારાયણ અરે સ્વામિનારાયણ અરે ઉમર અઢારસો છોતેર ના ચૈત્રપતિ એકાદશી ના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદર મુની તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાય બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું હે મહારાજ भगवान सहित हो सतन सत्संगी नक्त नु जो कर्म कथन हो તો પણ તે ભક્ત એવી ભક્તિ નું અતિશય બળ છે ભગવાન રૂડું કરવાની ઈચ્છે તો પણ રૂડું થતું નથી અને જે ગરીબ કલ્પાવે તેનું તો કોઈ રીતે રૂડુ થાય જ નહીં महाभारत गरीब मात्र ने दुख गरीब ने दुखे तो प्रकार सारू थो गरीब, गरीब, गरीब ब्रह्म हत्या એકાંતે પેડી ને તેનું રૂડું થાય પણ તેને ફરિયાદ કરવો નહી અને તેમજ પાંચ પ્રકારની જે સ્ત્રીઓ છે ंग करती पतिव्रता होने स्त्री स्त्री पांच प्रकार स्त्री संघाते जो व्यभिचार करे સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન જીવના કલ્યાણ ને અર્થે દેહ ધારે છે ત્યારે મનુષ્ય ના જેવી સર્વે ક્રિયા હોય તેને દેખી જે ભગવાન ભક્ત હોય ચરિત્ર કરી જા અને વિશય થયો પછી એમ પૂછ્યું છે ભગવાન તો ધર્મ ની મર્યાદા સ્થાપન કરવા ને અર્થે પ્રગટ થયા હતા તેને પરસ્ત્રી સંગ કરીને ધર્મ ભંગ કેમ કર્યો એવી રીતે દોષ લીધો अने तो ने, ने, ने राजा हो शत्रु ने गां दु गोली अपी पड़वा जाए भगवान ने ग्रामदेव रूपी शत्रु ने लड़ा ना सामानी आप भगवने काम काम कामदेव काम ने आपी जीती लीधोड ब्रह्मचारी पराम की रा। जो अमेरिका न गाई भगवान चरित्रोष पलट पर गुरु जी भगवान चरित्र गाया गुरुषोत्तम भगवान માહિક સ્વભાવ હોય તેવા જ સ્વ ભગવાન પણ પોતામાં દેખાડે છે તે સર્વે જીવના કલ્યાણ અર્થે છે ने क्षर नेता रहा क्षर अक्षर भगवानी मोता है जे जेना एक एक ब्रह्मांड पर रहे तो ब्रह्मांडिक ब्रह्मांडिपति देव दर्शन कर रहे नही तो मनुष्य ने तो रहे क्या थी अपना घर तो आपने दीवाई नहीं बड़ी सर्वे भस्म थी जाए अग्नि दीवार अजवा करे મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય પણ અનેક દીવ નું કલ્યાણ એ થકી જ થાય પણ જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા चरित्र करवागे न समझ भगवान, भगवान, भगवान, दिए दिए दिए न जे भगवान करता है भगवान चरित्र तो सर्वे कल्याण करीज समझ हरिभक्त का, का जे शक्षण महात्म सहित निश्चय होना लक्षण पीजी महाराज बोलिया एक जे भगवान मैं कल्याण तो, मया थे, तो थशे के नहीं अने जेने तेने तो जे, जे तो थे अने भावे मर्शन करे तथा मारू वचन मैं कल्याण थी जाए तो मारे कल्याण ना संशय हूँ तो कृतार्थ छु जुदा जीवात्मा देखे आत्मा विषय रहा पर देखे बीजा दे आत्मा रोने देखे તો એ ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ મનુભાઈ જુદા જુદા સમજતો આત્મા રૂપે થઈને પરમાત્મા ત્રણ પ્રકારના ભક્ત કીધા ઉત્તમ ભક્ત હોય પોતાના આત્મ સ્થિતિ ને પામી ગયો સ્થિતિ કરતા ભગવાન ના ભક્ત નું વધારે સમજે ઉત્તમ પ્રકાર નું બીજા માં હાથમાં ઉપાડ અણગમો રેક છે એટલે એને ભક્ત નોંધ્યો ને હું બરાબર જો એમ દઈ ગયો એટલે એ કોઈ આગળ ગતિમાં ન થાય ન ખબર હોય એમાં ખેડૂત લોકો ને ખબર હોય કુવા ઉપર મશીનો રાખે ચલાવવા હોય ને પેલી પેલી ભગવાન ના માર્ગ માં આ બધા ભગવાન ના ભક્તો છે નથી લાગતું શા માટે એટલે બધું આવતું અને એ અભ્યાસ નથી એવું દેખાતું નથી એટલે હાજર વાર લાગે છે કઈ નથી એટલે આ નવી પ્રજા ને એવી ખબર બિચારી રીતે ભાવ થાય દૈવ્ય ભાવ થાય और आदरणीय महानुभाव